નહી મળે કોઈ જગ્યા નથી બધા આપી શકે આ તો એક ચિંતા થાય મારી બધા મારી સીટ હોય તારે પોઝન વાળી વાણી કેવાય ના તો એટલે દેશ ના કેવાય શું અને આ ઓર્જનલ કેવાય દેશ ના ધમકી અહંકારી હોય તો ધમકી થી પણ અહંકારી કેવામકી ઉપદેશ બાકી આ તો ભારે ઉપદેશ પામનાર નહીં વિદ્યાર્થી વિતરામ કેવો હોય કચાય મંદ પડ્યા હોય કચાય નાશ થઈ જાય તમારે કચાય જતા રહ્યા કસાય આત્માર્ક હા એ બોલવા જેવું નહીં ડિપ્રેશન લાવી શું કામ કરે હિંમત આપવા તું માગણી આપવા ત્યારે અને પાટલા જેમ જેમ તે પાટલા નતા ને તે નીચે થાય અને બાજુ ના ટેબલ ઉપર નવરાતની કેવા ચુરા હોય આવું ચોક્તું છે આપડે હિન્દુસ્તાન ના લોકો આર્યપ્રજા આપડે આપડે અંદાળી આર્યપ્રજા નહી હવે સમાજ થી બંધાયેલા વિચારો ક્યાં જતા રે તું ગમે તો ખરાબ કરો ક્યાં જતા રે આ પણ તને ભય મળશે તો ને એ ભોગક છે પણ ભય તને મળશે માટે આ વસ્તુ પડી જ નહીં આખરે આવ્યું એને દુખ ના દેવાય શું કયું આપડે પણ આપણે આપણે કઈ રીતે કે બધું આમાં ડ્રાઈવર રસ્તો ઠેકાણ ભાઈ જઈશું અહીંથી એમ લાગે કે ગાડી મોકલી ચાલે છે રાજધાની અત્યારે હેલા એક બાબતો કામ લઈ લેવા તૈયાર હતો તારી બાપા એટલે તારા અકલે થી હું તને નહિ વાપુ અકલો ખોટો કઈ હોય નહિ હોય હા હવે સિગ્નલ તો પડી ગયો છે અક્કલ જોવા તારી અક્કલ ખોટી જગ્યા એની રીતે દાદા ભાઈ આવતા હું કયાલું તારા બરકેટ નથી પણ બીજું મળે છે તારા બરકેટ નથી એવું અને મારે કદાચ જોયું ને એટલે કઈ દઉં આવું ચાલતું છે આપડે અન્નાડી પ્રજા છે આપડે આર્ય પ્રજા આપડે મકાનો માણસ જોઈને ખુશ જાય આપડે વ્યવહાર થઈને લોકો ખુશ જાય છે એમાં એક કલ્પ અમુક થાય પછી બને તો ચોરી એકવી ઉત્તરપીણી બે ચોવીસ થાય વિતરાગ વિતરાગ થવાની શરૂઆત થઈ આત્મા પાદાભાઈ થી એટલે વિતરાગ થવાની શરૂઆત થઈ ત્યારથી મન ઉભું થવાનું બંધ થઈ પછી મન ના થાય રાગ રહે સૌથી મન જ્યાં સુધી અભિપ્રાય આપો એ કરી ખારી છે ત્યાં સુધી મને પૂછો કે અભિપ્રાય બંધ થઈ ગયા મન બન અભિપ્રાય બંધ થઈ ગયા ઓપિનિયન મનના મા બાપા છે ઓપિનિયન ના આપશો તો કાળું લાગર ના થશે આ કાળું છે ઓપિનિયન આપ્યો મન ઉભું થઈ ગયું કોઈ અભિપ્રાય આપવો નઈ અને આપ્યા પછી આપડે જાય ને પછી પૂછી નાખવું આપડે પૂછી નાખવાનું સાધન છે અભોગ અભોગ શસ્ત્ર તમારી પાસે કેવું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાચાર નું અમુક સત્ર જેના આધારે જગત ઉભું થયું છે અતિક્રમણ થી ઉભું થયું છે કચારો ના વ્યવહાર થી જગત ઉભું થયું છે વિષયો વ્યવહાર થી નથી થયું કચારો વ્યવહાર થી થયું છે એ અતિક્રમણ કેવાય બિન અંગત અભિપ્રાય હોય એનું પ્રતિકન કરાયું પડશે અંગત અભિપ્રાય બિન અંગત એટલે એને આપણે આવે એમાં વ્યક્તિ ના કોઈ સ્વાર્થ નથી સંકળાયેલા રાગ્વે હોય કોઈ વ્યક્તિ ને સ્પર્શું ના હોય એવું બિન અંગત અભિપ્રાય આપ્યા હોય એનું પ્રતિક્રમણ કરવાની જરૂર કરી અભિપ્રાય આપવાની જરૂર હોય શું છે એટલે એમાં આપડે છે તે પોતાની મેરા આપડે કરીને જંગો છે દાખલા તરીકે હિટલરે સમાજ નું બહુ અહિત કર્યું આપડે એવો આપડે અભિપ્રાય આપતી ક્યાં કર દેવા દેવા તો ચાલુ રાખો અમે બોલિયા ની કે ભાઈ રોટલી સરસ છે કેરી સારી છે એવું બોલી પણ જોઈ નાખીએ શબ્દ તો બોલી છે ભાઈ અને જ કેવા જોઈએ ભગવાન ના પ્રતિનિધિ શું થયું ભગવાન નજીક માં જ છે આપવું હોય ને આગળ હવે બાર મુજે ક્યાં દર્શન કરવા જઈએ શું બોલીએ જગત છે બોલીએ આવે ઔરંગાબાનાથે ત્યાં અમને લઈ જાય ત્યાં બોલીએ તો મુંજા એ પૂજા કરતા હોય ઉપર આવીને પૂજા કરે કરે જાતે આવ્યા મહાદેવજી પૂજા કરે ગામ પર દર્શન કરવા બ્રાહ્મણો પ્રથમ દસ દર્શન કરવા જઈએ છીએ દર્શન આપવા દઈએ જાતે એવું હતું કાયદા નહીં બનતા અધુરા કાયદા ખાવા જોઈએ જોઈ લેજો કાયદો હે આ બી છૂટી જાય ને તમને ગમે ના આવડે અમને દેખાડેલો બધા અમારા તો એક પૈકી પણ અમારે તો મારા ધંધા નો જે પૈસા આવે ને તેના ધોટો લાવવાનું તારી જગ્યા ને કૃષ્ણ ભગવાન મૂર્તિ બોલ કૃષ્ણ ભગવાન નીચે રામ ગીતા લગ્નતા કે નીચે ખાલી પડ્યું બંધ રાખ્યું એમ બાજુ લક્ષ્મી રાષ્ણ ભગવાન चलो सुरंग पंकी है बालकेश्वर देव बेंता नीचे होलमा सवाना नदी का साइड रह जाओगे नहीं कामेरा बिल्डिंग में कामेरा बिल्डिंग में नहीं बाजू में बाजू में बाजूना बिल्डिंग आज ऐसे क्यों प्रश्न है विवेकानंद अमेरिका में जो क्या जम लोग आपा भारत में आया भारत में आने बदा ने एवं कहू कि जनता जनार्दन जनता की सेवा करो अ भारत माता ने ए देवी से तो एम पूजा करो धर्मी जो बातों એને મહત્વ ઓછું કરીને આ જે સેવા છે જનતા ની સેવા કરવાનું એ મહત્વ આપણે શું કરવું કેવી હોય એટલા નહીં મનુષ્ય બીજાથીઓ ને પણ દુઃખ ન થાય સેવા કરવા મનુષ્યો ને બને એટલું આપણે મદદ કરી નામ લેવાની જરૂર નથી માત્ર દુઃખ ના થયું નાના દીવાનું પણ દુઃખ ના થયું નહીં ભગવાન પડે કોઈ ટાઈમ માં કોઈને દુઃખી કરવો સુખો સુખ માટે કરવો પડે જરાય જગ્યા તો આમાં તો કોઈ કોઈને સુખ માટે પણ દુઃખી કરવો પડે પોતાને નહીં પોતાના સુખ માટે નહીં પણ સામાન્ય સુખ માટે એને કોઈ કોઈ વાર દુઃખી પણ કરવો પડે દુઃખી સુખ ન પણ તમે પણ આવ્યા તમારે દુઃખી કરવાનું એના સુખના માટે દુઃખી કરવાનું એમ કે બીજા દેશો આપડા ઉપર આક્રમણ કરે તો આપડે મિલકવી લઈ ને એનો પ્રતિકાર કરવો એ તો કરવો પડે ને એ પણ એને દુઃખ આપી કેવાય ને એ તો એમાં સેવા કરી ના કે આપડે મનુષ્ય સેવા કરનાર આક્રમણ કરે છે આજે તો ભારત માં ગાયો એટલી અપાય છે કોઈ આક્રમણ કરે ગાયો બંધ થશે ગૌવત્યા બંધ નથી થતી પૈસા તો નામ દેશ છે આક્રમણ ના કરે મનુષ્ય સેવા કરતા હોય છે ગૌવત્યા બંધ નથી થતી તો થાય છે ગાય ને ખરવા માટે પચીસ રૂપિયા હવે તો એવો તો થાય છે પચીસ રૂપિયા ને આ ગાય ને બધા ચાર ગાયો બજાર માટે તંગી લાવે છે એટલે જે બીજું કાયદો ના થાય એ બંધ ના થાય તો બધા બની એના માટે શું કરે અત્યારે આટલું બધું આ ગાયો ની જે હિંસા થાય છે ગૌ હત્યા થાય છે એ તો બંધ થતું નથી અટકતું જ નથી તો આ જગત છે ચારે જણાવે કશું અટકાય નહીં માતા પુત્ર ની મળી જાય તો નથી વર્ધન શું થાય ગાયો કેવી રીતે હનુમાન સ્વામી એની સેવા કરી અને રાખડ્યા કરે એ લોકોને ગાય નું દુઃખ ન પડે એવી એને ગોસાળાઓ કાઢ્યું છે એ બધું કર્યું છે તમે જોઈએ છીએ પોતે કોલપુર થી ગાયો જે ત્યાંથી પગે ચાલી મુંબઈ સુધી આવે છે ગાય ને ગણાય છે ખાવાનું મળતું અને ગાયો ને ગાયો દોડ સારો કરવું જોઈએ ગાયો ગૌટાળો કરાવી દે તેને બધા હું ગુરુ રસ્તો ચાલ્યો થતો આ તો આ કે જ આ તો મશીનરી છે આ વજન કરવાનું કેમ કરીને ગાયો વધે કેમ કરીને ઘર વધે કેવું એને કેમ સુખ પડે એને દુઃખ ન પડે ઘા દોડ દુઃખ પડે હા તો દુઃખ પડે છે રોટલા વાત તો એવી છે કે જે સ્વામીજી જીએ છે મંગી બાકી છે પણ અમે આ જગ્યા કતલખાના જગ્યા આખું કતરખાવા માટે વર્ધન કરવાનું ગોવર્ધન એટલે ગાયો બીઓ સારું પીવાનું ખાવા પીવાનું મળવું એના વાળા ને સારું ખાવાનું ગોસાળો કરવી જોઈએ એનું ગોવર્ધન કેમ થાય એ રીતે આ ઉપાય કાતો ઉભાઈ ગોવર્ધન પર્વત કરેલી ખાલી પણ ગાય ખાવાનું પીવાનું મળતું નથી અને કેમ ખાવા પીવાનું મળે એને કેમ રસન થાય એને ગોવર્ધન થાય ગોવર્ધન નહી કરવું જોઈએ ગોચારો નહી કાઢ્યું છે દરેક ઘેરે ગાય બાંધો શું કરું ખેડૂતો પોતાના ઘેર ગાય સામે શું ઝઘડા કરવા નથી પડી સાપાસ વ્યક્ત હોય તો ઘગડા કર્યા આમ ઉપાય નહીં કરવા ગાયો કેમ વર્તમાન થાય એના માટે ગોધન પરિવર્તન કરો ગોધન ગોવર્ધન કરો ગાયો નું વર્ધન થાય એવું કાય શકે મારી દાદા મારી નાખીએ મારી રીતના કઈ વર્તન કરવું એ પણ જેમ સંગઠિત રીતે થવો જોઈએ કેમ થાય એટલે કેવાનું એટલે આવી રીતે કરવાથી ફાયદો તો થાય તો આ તોફાન છે શું છે આ તો બહેનો કોને આ શીખવાયું છે મરવાનું તો મિત્રનાત્મક છે વર્ધમાન કરવાનું કાર આપડે સર્જન કરવાનું વિસર્જન આપણા હાથમાં છે નહીં એક આ હિસાબ રાખીએ તો સતત હંમેશા તોફાન બધા આપણા હાથમાં સર્જન છે વિસર્જન હાથમાં નથી માણસ ભરો ગાયો ભરો આપણા હાથ ની વાત નથી ત્યાં તોફાન મારા જરૂર આવે બધું સાધા જાય પેપર ભાવ નથી શું કરવું છે નહીં ઉધર હશે કરાવે ઉધર ઉધરું નામ આપ્યું હાથમાં છે વિસર્જન આપણા હાથમાં છે તો આ સમજ માનું છે તમે સમજાય સર્જન આપણા હાથમાં છે વર્તન કરાવો ભાઈ વર્તન કરો એને ખાવા પીવા દાખવો બહુ કામ કરવાનું છે આદિવાર બહુ ઊંચી નીકળી જતા સમજે એ સમજાવી નથી વિસર્જન આપણા હાથમાં નથી એની જયંતિ તોફાન અને એક જતા રોગ સારો થાય તૈયાર છું એક ગાય ખાવા મળતું નથી એને કોઈ રક્ષણ કરવા કોઈ નવરો જ નથી ઠેર ઠેર ઘોષાળાઓ કાઢી છે દરેક ઘરે ગાય માધી છે ખેડૂતોએ જમીનદારોએ વિસર્જન ની સત્તા નથી કોઈ આ બધું ખોટું તોફાન મારી છે સર્જન ની તમારા હાથમાં સત્તા છે વધારી શકો એને મદદ કરી શકો ગાય નું દૂધ પીવા માટે ક્યાં થયા છે ગાય નું મહત્વ નું ભેંસ નું દૂધ જ ચાલે છે એવું ભેંસ જઈ દીધું છે ગાય જઈ દુદ્ધિ ભરાય નહીં થઈ જાય આટલા જે દૂધ પીએ ભી ગયું તેમાં જ થયા થઈ ગયા ભેંસ ના પુત્ર હોય ને એમાં થઈ ગયા અને ગાય નું દૂધ તો જેવું કર્યું રચનાત્મક પ્રવૃત્તિ ગાયો નું ગોવર્ધન કેવી રીતે થાય એવી રચનાત્મક પ્રવૃત્તિ કેમ સુધતું નથી ઊંધો ઊંધું પ્રાપ્ત ખાલી પોતાની જાતે ખાતું મને અને તો દાદા આની તક ધન નથી એટલે મને કઈ શકાય ને મને હમશે તો ખરા જવાનું છે હમસાથા ભરી મળી જશે ઊંઘે ઊંઘે છે હરેક ચીજ કામ લાગે એમનું એને જોડે ગોમૂત્ર હરેક ચીજ લાગે છે એટલી બધી પવિત્ર બીજો છે એનું ઘી દૂધ ભાઈ બધું દાદા ભગવાન દાદા ભગવાન ખુલ્લા દે શું આવો ભાઈ સમસ્તા કપાળું જેવું કોઈ વિસર્જન આપતા આપણા નથી તમને સ્ના થયા બોલતા કે આવતા મોટા મોટા બોલે તો લોકો માને છે કુદરત નું છે અહંકાર વગર હા પશુ સાહેબ આ જગત ગાયો એ કરવું છે એને સગર એના હાથમાં અહંકારી છે ને અહંકારી સાકારી શકે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 પછી વિસર્જન તમારા હાથમાં નથી તમારી ભાવ ભાવ તમારા હાથમાં છે બીજી તમારા હાથમાં સત્તા અને નવે ઘર તમે ગોવર્ધન કરી શકો છો સર્જન કરી શકો છો વિસર્જન અટકાવી ન શકાય અટકાય અહંકાર સર્જન કરી શકાય વિસર્જન અટકાય વિસર્જન હેઠળ બરોબર આપડો હવાજ મોટા ને હું બધા મને દખાડ્યું અને કે જો આ આપડે જીધાભાઈ અંબાદ માં મને દેખાય ને બીજું આ પી રીતે ખાઈ છે બધું હા બંને ધંધા હાથમાં ઇન્કમ થાય સાવરકાયું છે પછી પછી એ તો નિકાલ છે દાદા કેમ આવું બતાવ્યા નવું સર્જન કરો ને ગોવર્ધન કરવું ગાયું વર્ધન થાય ગોશાળા ઉકાળો સારું ખાવા પીવાની વ્યવસાય કરવો કોઈ ગાય ને ખાવાનું મજબૂત ભાવ કરવાનો ભાવ કરવાનો ભાવ કરવાનો ભાવ બાપ ને બચાવ ગાય ને ગુમાય બાપ ને બચાવ વાત એક ધંધો પકડ્યો નથી એવું નથી અમારા વેવય છે દસ વર્ષ થી બોલે છે ખુ સારું છે ના સારું બોલતો બોલે બોલે આપડે પૂછે લગીનદાસ છે આપણે દાદા એગ્રી હોય એવું જાવ કર્યો તૈયારી કે તમે તત્મા થશે નહીં પલંગ ફોડી તત્વ ના દવાખાને દાખલો થઈ જાય દાખલા દાખલ ના થઈ અમે તત્મા દવા ના થઈ ગયા સિસ્ટ કરી આખો પીડી જોય ને તમે લેવર તો લીવર એટલી બધી થઈ ગયેલી અસર થઈ ગયેલી વાત કરતા એલે પણ કછે ન આયા દ. મને તો ભાઈ મને કલ થઈ શકે. એ ડાબા થી કે ડાબો મને ગોના રાખું સતાય. વાત સબત મે રાજા હતા કા દાદા બિલતા કે આદિ સતાય કે તે સબત સતાય હુંજી હો. દે કે લાઈ સતાય બોલા કુંવરજી કહેતા હતા કે મને કે કે તું લઈ આવ્યો કે તું સમજે છે આ વિધયમાં હું ના લાવાય કે વાપર આવ્યો બોલો પણ મારે કઈ કદાચ ના બોલ્યું સવરો થવાનું છે બધું પોઝિટિવ આજ નિયના બધા કેમ ઊંધા છે કે કે ઊંધા છે ડાયા હોય કે નહી દીવાના છે કે નહી દીવાના એટલે ન કરતા તમે કેમ હતા તમ પર ઊંધા છે નહોતું રે લાઈન પછી એટલામાં બતાવું મેલા કાગર બઉ સારા લખે છે કરવાનું કામ કરવાનું તમારે સમાજ લેવાનું બીજો નહી બના છોકરા ને એ કોઈ છે તમારી છોકરા પડે પણ નવરાજ પડે આ તો આખો દાણ વિચાર દાદા નસના રીતે વિચાર હતી ને બરાબર દસ ચાર પાંચ પચાસ હજાર નાખવાના ભાઈ ના દસ સાત કેટલા વર્ષથી નાખવા પોતાનું કઈ જોઈતું નથી ઉતા નાખડા અને કામ કરવું અને કામ તો જવું आला ना टाटा टाटा नमस्कार दोस्तों सबका स्वागत है व्यू क्यूट बन के करना मतलब क्यूट करता है यार सारो लगे क्यूट करता बोलिए मैं कौन आया मैं टेस्ट करता हूं ये सीधा है इधर नहीं ये क्या है ये અંદર બેઠો એનું બહાર નું શું ગમે બહારનું નહિ અંદરનું જ છે ગમેલું આ ગમતું નથી બધું માટે આ ઇન્દ્રિયો ભૌતિક સુખો છે એ ગમે છે એ સાસુ સુખ ગમે છે સાસુ સુખ તો પૂરે પૂરું મળ્યું છે જાણી કેવી શકીએ મને મને આનંદ લેશે ભૌતિક સુખ ની અંદર જેને ઈચ્છા થઈ અને એ છોડી દુ પછી જે બહાર ની જે રાજતા હોય ખાઉ પીવો ને ગલસા કરતા હોય આત્મા છે અને બઉ મજા આવે છે અમે આત્માના સુખ માં રહીએ છીએ કેવી રીતે માન્યા માં આવે ના માન્યા હોય ભૌતિક સુખ માં રાખે તો એમ કે છે કે હું જોઉં છું બધા ને કે ખાય છે પીએ છે મજા કરે છે અને કે છે કે હું આત્મા રહું છું એ કેવી રીતે મનાય